सहजानंद रस रूप अनुपम सार मीरे लोल, लोल।, लोल।, लोल।, मी लोल। नकशिख प्रेम सखीना બંદુસ હજ રસ્રૂપ અનુપમ સારો જેને ભજતા છૂટે ફંદે ભવ बंदु सहजानंद रस रूप अनुपम सार ने लो प्रेमानंद स्वामी प्रेम प्रेमूर्ति छे छताए श्रीजी महाराज एट के पोता इष्टदेव न्ञान एमना स्वरूप न ज्ञान यथार्थ जाने छे। बंदू सहजानंद एम कहीने स्वामी एम कहे छे के मैं जे स्वरूप ने प्रेम करो यगर विचारे नहीं करो महिमा जानी ने करो छे के जेने हूं वंदन करू करूँ प्रेम करू छूँ एक कहवा है तो के सहजानंद सहज सहज में आनंद आपे सहज आनंद स्वरूप जीमन स्वरूप है सहजानंद रस पीधा पची जेने बीजा कोई रस क्य लोभा शकता नहीं सहजानंद बदी प्रकार आनंदों सृष्टि में है यू सोर्स कोई है ये सहजानंदवा सहजानंद स्वामी ने हूँ वंदन करूच गत प्रवचन में अपने जय के वैरागी नृसिदास जी अयोध्या फरता फरता श्री जी महाराज ने मे भुज सातवार भेटवामनों मन में एक व्रत निम श्रीजी महाराज एमने सातवार भेटा भेटतात जीवने वर्गेली ग्रंथिओ नष्ट थी अनेनु साधु दीक्षा आपसिंह दास मृसिहांद स्वामी बहुत सत्या दरक ग्रंथों में लगभग एम विषे कोई चरित्र तो आए देहा दशावाला करी मुकनारा कोई तो ये सहजानंद स्वामी हता भेटतानी साथे जीवना बदाज आवरणों तोड़ी नाखे ये सहजानंद स्वामी ने हूँ भजू छू वंदन करू आ सहजानंद शब्द ने विद्वा बहुज समझता आशे एटले लगभग बद जगह कव्यों में कीर्तनों में बीजे त्रीजे सहजानंद स्वामी ना नाम न प्रयोग विशेष करो हो सहजानंद स्वामी प्रगटत आधा सहजानंद जी नो प्रयोग करें भव संभव सहजानंद गुरु भजे विधात्र स्वामी एक ग्रंथ लिखो सहजानंद अर्थ दीपिका बसो त्रीस सहजानंद जी अर्थ आप एम प्रकार सहजानंद स्वामी सहजे से जीवो ने आनंद आप हूं तमाम गणा चु એ બસો ને ત્રીસ પ્રકારના આનંદ જીવોને આપ્યા લોકોને આપ્યા એમના આશ્રિતોને આપ્યા અને પછી બસો ને લખ્યો કે આ બસો ને જે પાઠ કરે વિચારે અને હૃદયમાં અર્થ ધારે તો એને સેજે છે જે સહજ આનંદ મળે એ બસો ને એકત્રીસનો હવે त तो यह बसो एक अर्थ बैठा बैठा विचारी आ बद लखात्रानंद स्वामी ने सहजानंद स्वामी में केखायु से आजे तो अपने थोड़क आ विचार बैठा बाकी तो क्या अत्यारुधी कचार सहजानंद एट बहुज मोटी बात सहजानंद स्वामी एक स्वामीनारायण बीजों सहजानंद अद्भुत एनुवधि न आटता जीव ने सहज आनंद आप देता ए आनंद क्यों इंद्रिओ पर निज स्वरूपो आनंद देहातीत आनंद अलौकिक आनंद त्र प्रकार देह है ये आपने हमेशा सुख में आनंद में नड़े स्थूल देह नड़े सुख दुख आए तरह दुखी थी जाए मन में विषाद थाय तो ये दुखी थी जाए कारण शरीर में रहेली वसनाओं य दुखी इलेवर लास्टिंग हमेशा सतत चालते आनंद अनुभवा तरह सहजानंद स्वामी ये कि जे अखंड सतत आनंद रहे यो आत्मा ने सजाती है यहाँ आनंद में एमने रमता पी एहना सुख दुख संसार ऊंचनीचपणा भाव एने कोई अवरोध करता नहीं ये साचु से अनुम थी आपने लगे अनुमान कई रीते वक्त सहजानंद स्वामी पास सतो परमस गड़ी महिला एक ही न क्या भोजन ठेका ना का लोटना गोड़ा जमान अपने जम कॉटना गोला जमता ना काचो लोट अने क्या रहना ठेका नहीं ज्या जाए त्या धोखा लाकड़ियों सन्म्मा मर पड़े ठंडी में क्या आश्रय नहीं ले नही ओढ़वा न पेहरवा आपे तो ओढ़वा कठन व्रत वैशाखना तपताप चालू छता पग में कहीं पेरवा नहीं गम्मे तेवा गे ते तो थी हो आब नीचे पड़ी रेवान। क्यारे गरम पाए स्ना स्नान करे तो आम उ हाथ फेरवान नहीं पाणी नहीं आवा बहुत कड़क नहीं शरीर पर वीछी साप एवा जंतुओ चढ़े तो आघा नहीं હવે આમાં એક પ્રકારનું સુખ કે આનંદ છે છતાં એ સહજાનંદજીમાં કઈક એવો સહજ આનંદ આપતા કોઈ સંતો છો જતા નહોતા એટલે કહીએ છીએ કે સહજાનંદ સ્વામી એ સહજ આનંદ કઈ આ ભૂખે મરતા થનારા હોય એવાય કોઈ સાધુઓ નહોતા ચલો ભાઈ નારી મુય ઘર સંપત્તિ નાસી મુંડ મુંડા ભય સંન્યાસી સમજાવ્યું કે નહી સમજાવ્યું મેં કીધું ઘરવાળી મરી જાય ઘર સંપત્તિ બધું શેર બજારમાં ડૂબી જાય બહુ મોટી સંપત્તિઓ મૂકીને છોડનારા અને છતાંય આવો કસ્ટ આગલે જ દિવસે સોના ચાંદીના વાસણમાં જમનારા બીજે દિવસે કાચા લોટ ગોળા જમતા હતા मार सहन करता था छताई ये, छतानंद जी ने छोड़ता ना मतलब कि ये आनंद जये भेटे बसाड़े बस बोलावे एट्ले तो कोई हरिभक्त आया ने गर में तो महाराजी हरिभक्त साथ बहुत आम भाव थी बात करता सचिदानंद स्वामी आम उभा અને હરિભક્તોને બધાને અડધો પોણો કલાક કલાક મહારાજે બધી બહુ ખબર અંતર પૂછીને વાતો કરીને સુખ આપ્યું પછી હરિભક્તો ચાલતા થયા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીના સાડા ત્રણ કરોડ રૂવાડા આમ ઉભા થઈ ગયા હતા તે હરિભક્તો રોમાંચિત જોઈને બોલ્યા કે સ્વામી તમને આટલો બધો આનંદ કેમ તો કે ભાઈ હું તો એમ જોઉં છું તમને આટલું બધું સુખ આપું તો હજી તમને મહિમા નથી એક કલાક જેવું તમે બેઠા તમને આટલી વાતો કરી આમ નજરો નજર તમે સામે બેઠા આટલું બધું સુખ આપ્યું તો એ તમને મહિમા નથી પણ જો મને આખો દિવસ હું આંટા મારતો હોઉં અહીંયા સચ્ચિદાનંદ સ્વામી કે હું આખો દિવસ આંટા મારતો હોઉં એમાં એકાદ વાર પણ મને આ સામે બેઠા છે ને આ સામે એ એક જ વાર એમ કહે આય સચ્ચિદાનંદ આવ્યો ત્યાં તો મારી છાતી ફાટી જાય એટલો મને આનંદ થાય આવ સચ્ચિદાનંદ આવ એટલું બોલે ને ત્યાં તો મને હમાય નહીં કહે મારા રૂહોડા ઊભા થઈ જાય ત્યારે તમને એક એક કલાક બેસાડીને સામે વાતો કરી તો તમને આનંદ નથી સમજાયો એટલે મને એમ થાય છે કે તમારા હજી ભાગ્યો ઓછા છે મને તો આવ સચ્ચિદાનંદ કે એટલામાં તો ઓ છાતી ફાટી જાય હવે તો શું હશે લ્યો કયો હાય સચ્ચિદાનંદ આય એટલું બોલે ત્યાં આમ હાય છે રિયની અયું કેવો આનંદ હશે શું જોઈ રાખતા એટલે તો આ એ સચ્ચિદાનંદ સ્વામીનું વર્ણન કરતાં કરતાં નિષ્કુળાનંદ સ્વામી કહેતા ને કે હંસમૂર્તિ આમ એટલે કે સહેજાનંદ સ્વામીની સામે જોતા રહેતા હોય ને જો સહેજ વિયોગ થાય તો આંખમાંથી લોહી નીકળી જાય રુધિર ટપકવા માંડે વિયોગ થાય એવા સચ્ચિદાનંદ એવું શું સચ્ચિદાનંદ સ્વામીની જે ભૂમિકા હોય તે હું તો એ વિચાર કરું છું કે સહજાનંદજી કેવા કે જેના સહેજ આમ વિયોગથી આંખમાં ને શરીરના રૂમમાંથી લોહી ટપકવા માંડે સામે કંઈક એવો શોર્સ તો હોય ને अजे कहीं कोई एवं माँ के कोई एवं बाप एवं नहीं जेना दीकरा ना सेज वियोग कोई दिकरो एवं नहीं हो को पत्नी कोई एवं पति नहीं हो दुनिया में जो सेज एक बीजा ऐसी आघा थाय ट फूटी गया एक्जाम्पल मे एवं तो क्या दया प्रकार प्रेम ने आनंद आनंद मूर्ति सहजानंद के दहाती कर रमता मूक् देता झूलता ने बता आनंद में झूलता નામ જ સહજ આનંદ છે પેલો માળિયા હાટી નો લુવાણો મૂળજી લુવાણું ધાડપાડું લૂંટારો ચોર દિવસે ભાડ્યું રાતે મૂકે નહી રાતે ભાડ્યું દિવસે મૂકે નહીં જેનું નામ ન લેવાય એવો કંટો માણસો એ સહજાનંદ સ્વામીને મળે અને મૂળજી લુવાણા ને સ્થિતિ બદલાઈ જાય સાધનો કરીને યોગીઓ મરી જાય તો જે સમાધિ ન થાય એને એ મુરજી લુવાણો જયારે ઈચ્છે ત્યારે બસ સમાધિ માં આવી જાય કોના પ્રતાપે કોના દ્રષ્ટિ કઈ કર્યું નથી એને કઈ નાક બંધ કરાવી પ્રાણાયામ કરાવ્યું હોય સુદર્શન ક્રિયા કરાવી એવું કઈક કર્યું નતું નાડી શોધન ને ફલાણું છઠચ ચક્ર એવું કઈ કરાયું નથી દ્રષ્ટિ માત્ર થી બધા લોકો અને સમાચાર લઈ આવે સમાચાર પહોંચાડે મન ફાવે ત્યાં ઝઘડો કરી આવે આમ તો મૂળ સ્વભાવ છે ને હવે શિવજી આમ કૈલા અહીંથી જાય તો સીધે સીધું અક્ષરધામમાં જવું જોઈએ કે નીકળવું જોઈએ એની જગ્યાએ કૈલાસ થઈ જાય અને ત્યાં ઓલા શિવગણોને ઉપદેશ દે તમે અહીંયા શું પીડ્યા છો એટલે આ ભાઈ હવે એને ક્યાંય કહેવાય પણ હવે એ મૂળ સ્વભાવ ને પાછો તમે જો મૂળ સ્વભાવ છે છતાં એને સહજાનંદમાં રમતા કર્યા એ સહજાનંદ સ્વામી છે હવે ત્યાં લડાકું તો ત્યાં શિવના ગણાય ઝઘડો કરે અહીંયા શું પીડા છો ને તમે તમને શું ખબર હોય કે શું આ સહજાનંદ શું છે શું એનો રસ છે ને શું છે એ તમને કાંઈ ખબર જ નથી આવતી એ ફરિયાદ કરી શિવજીને શિવજી કે કાલે આવે તી કહેજો મને શિવજી આવ્યા બરાબર ને એ વાઘંબર વાઘંબર ટાઈટ બાંધી કરી જટા વટા બાંધી અને રોક્યો મૂળજીને આ બધું સમાધિમાં જો એણે મહારાજને વાત કરેલી કે મને બીજે દિવસે મને શિવજી રોકે છે એટલે શ્રીજી મહારાજ કહેવાય રોકે તો મને સંભાળજે ને જો એક બીજું હું તમને કહી દઉં આવા આવા પ્રસંગોએ ક્યાંય સહજાનંદ સ્વામીએ એમ કીધું નથી આ વિષય જ્યારે આવશે ત્યારે કંઈક હશે તો સ્મૃતિમાં વાત કરશું પણ એમ કહ્યું નથી સહજાનંદ સ્વામીએ કે આવું થાય ત્યારે તો સ્વામિનારાયણ નામ લેજે કે મારું નામ લેજે સહજાનંદ એમ સંભાળજે એવું કોઈ પ્રસંગો આવા ઘણા પ્રસંગો છે ઘણાના છે પણ એમ નથી કહ્યું તું સ્વામિનારાયણ ભજન કરજે તો સહજાનંદ સહજાનંદ નામ લેજે એટલે તને સહાય મળશે ના તું મારી મૂર્તિ સંભાળજે મને સંભાળજો આપણે હજી નામનો મહિમા સમજી શક્યા છીએ પણ એ જે દેહ વિગ્રહ ધારીને જે સામે બેઠા હતા ને એનો તો હજી આપણે મહિમા સમજી જ નથી શક્યા એટલે તો ધ્યાન નથી થતું એટલે તો એ મૂર્તિનું ચિંતવન નથી થતું માળા થાય છે ભક્ત ચિંતામણી થાય છે વચનામૃત વંચાય છે કીર્તન થાય છે ધૂન થાય છે પણ મૂર્તિની સામે જોઈ રહેવાતું નથી શા માટે ગજે મૂર્તિનો મહિમા જાણ્યો ને વચનામૃત માં એમ કહે છે કે મૂર્તિ ચિંતામણી છે નામ ચિંતામણી છે એમ હજી નથી કીધું છે જરૂર પણ કહ્યું શું મૂર્તિ ચિંતા મળી છે જે તમને સામે દેખાય છે ને એ શ્યામ ગૌર શરીર મનુષ્ય રૂપમાં દેખાતું સ્વરૂપ એમાં મન સંભાળ તમારે આપણે લોક અંદર એક પ્રથા છે કે ભાઈ ક્યાંય કામ ન થતું હોય તો લોકો શું કે મારે નામ દેજે પણ કોઈ એમ કે ભાઈ કે તું મને સંભાળજી ને સંભાળે છું ભોજો કામ થાય ના તમને ભેજ સમજાયું ને નામ થી કામ થાય એમાં કોઈ શાસ્ત્ર ના ના પાડે કે લોકવ્યવહાર ના ના ના પાડે પણ સ્વરૂપ મૂર્તિ સંભાળવાથી કામ થાય એ હજી આપણે તો સમજવાનું ઘણું બાકી છે મૂળજી લોહણે કીધું તું મને સંભાળજે આ મૂર્તિને સંભાળી અને શિવજી આવ્યા બીજે દિવસે પછી વેલા લુહણ એ મૂળજી લુહણાય શ્રીજી મહારાજની મૂર્તિ સંભાળી સંભાળીને ત્યાં તો શિવજીથી ડબલ મોટો થયો શિવજી જોઈ રહ્યા બોલો કહી દીધો એક વાર એને કે આઘા રેજો માથાકૂટ કરતા ને માર પડશે અને ખરેખર શિવજી સાથે પછી યુદ્ધ થયું છે અને શિવજીને હરાવીને મૂળજી અક્ષરધામ જતા રહ્યા અને પછી પાછા આવ્યા મહારાજને વાત કરી કે આવું થયું મારે કે સારું બીજાને કેવું નહીં નિષ્કુળાનંદ સ્વામી પણ કહ્યું કે ભાઈ જેને હજી આ રસ્તાની ખબર નથી એને આ કથા ન કહેવી આમાં કઈ શિવજીનું અવમૂલ્યન નથી આપણે મહાદેવ છે આદર છે જે ગાંડા કાઢતા હોય એની વાત જે હોય તે પણ મારો તો મૂળ કહેવાનો એટલો કે बाप कहु कर कल्याण थे बाकी आप तो, तो सब मत मता उ राजनीत कीधु ने करा आज्ञा मूख है कहवा ये, ये चोर धाड़पाड़ू પલાઠી વાળીને લોકલોકાંતર માં જવું એટલે એ બ્રહ્મરસ એ આનંદ દિવ્ય રસ ને ભોગવતા ફરવું આપણે ખાલી ઊંઘમાં જાય તો જલસી પડી જાય છે ને હે માથે પચીસ લાખનું દેવું હોય પચાસ લાખનું દેવું હોય પણ ઊંઘ આવી જાય તો જલસી પડી જાય ને ત્યારે સમાધિનો આનંદ કેટલો હોય સમાધિનો આનંદ કેટલો હોય છે ઊંઘમાં આપણને આનંદ આવે છે પણ આપણને જો મકોડો કરડે કે મચ્છર કરડે કે કીડી કરડે કે કોઈ ચીણોટી ભરે તો તરત જાગી જવાય ત્યારે સમાધિનો એ આનંદ છે કે ધગધગતા કોલસા મૂકે હાથ ઉપર શરીર ઉપર તો પેલો પાછો ન આવે એ આનંદ કેવો છે એને આનંદને તોડી ન શકે કોઈ દેહની વ્યથાઓ કહો એ આનંદમાં રમતા થઈ જતા એ સહજાનંદ સ્વામીના દર્શનંદ મતલબ સહજાનંદજી કોણ હમ બુરાનપુરના નારાયણભાઈ વિપ્ર ગુજરાતમાં કઈક વેપાર ધંધા આવેલા અને એમાં આ સત્સંગનો યોગ થયો અને સત્સંગી થયા પછી બહુ અનન્ય ભાવે બુરાનપુરમાં સત્સંગ થયો ભજન કર્યું એનો દીકરો હરિરામ એ સાત વર્ષનો હતો અને એમના પિતા નારાયણભાઈ એ અક્ષરવાસી થયા એટલે કે મહારાજ નદામમાં ગયા શ્રીજી મહારાજ તેડી ગયા હવે આ છોકરો એ નાનો છે તો છે જે તેને બાપા યાદ તો આવે નાનું છોકરું છે સાત વર્ષનું હોય પાંચ સાત વર્ષના છોકરા ને તેમ થાય ને મારા બાપા ક્યાં જતા રહ્યા વિચાર કરો ઘરના સંસ્કાર છે મૂર્તિની સામે જુએ અને જેમ પ્રાર્થના કરતા શીખવાડ્યું હોય એમ પ્રાર્થના કરે બીજું શું કરે છોકરું સાત વર્ષનું શું કરે પણ એ સાત વર્ષનું છોકરું મૂર્તિની સામે હાથ જોડીને પ્રાર્થના કરે અને એને સમાધિ થાય અને અક્ષરધામમાં એના બાપાને મળવા જાય એ સહજાનંદજીને હું વંદન કરું છું મારો બાપ મરી ગયો ક્યાં ગયો પછી કરના સંસ્કાર અને મૂર્તિ સામે બેસે હાથ જોડે પ્રાર્થના કરે અને એ મૂર્તિ સહજાનંદ સ્વામી ને સમાધિ નું સુખ આપી દે હાજર પણ ન હોય પ્રતિમા હોય સહજ આનંદ ને હું વંદન કરું છું પ્રેમાનંદ સ્વામી કઈ ઓહો એ આ ક્યાંથી થાય ભાઈ અને પછી તો હરિરામ રોજ નું થયું બે કામ થાય બાપા ને મોટા બાપાને મળવાનું બે આનંદ હે તે મારો દિવસ માં મન પડે ત્યારે બાપાને મળી આવે મોટા બાપા મળી આવે બાપા કઈક ઉપદેશ આપે ને વાતો કરે અને મોટા બાપા એને પ્રસાદ આપે મોટા બાપા એટલે નાનું છોકરું તો સેજે છે બધા આપે ને વાત કરે અને એના બાપા એ જે કઈ વાતો કરવી હોય બેટા આમ રેવું ના રેવું આમ ધ્યાન રાખવું નામ ભજન કરવું આમ માળા કરવી અને ત્યાં બધું જોયું હોય એ દિવ્ય મહેલો સમૃદ્ધિ એ મુક્તો એ શોભા એ સુખ એનું સાત વર્ષનું છોકરું વર્ણન કરે હવે ગાથા આવડે એ બધું વર્ણન કરે એટલે લોકો ભેળા થાય ને બધા જાત જાતના પ્રશ્નો પૂછે કોઈ માને કોઈ ન માને એમાં અમુક હોય નહિ કે બધું આ તો હમબંધ છે ભાઈ આ તો શું છે કે આ બાપુ ગુજરી ગયા છે ને એટલે બ્રાહ્મણ ભાઈ છે એટલે કમાવાનું સાધન કરતા હોય એવું લાગે છે પણ બુરાનપુરમાં એક હરી બે ત્રણ જણા એવા હતા એમાં એક વેંકટેશ અને બીજો જ્ઞાનેશ્વર એ બે દોસ્તાર અને એના ત્રીજા દોસ્તાર ધામમાં ભાઈ ગયા એ નારાયણભાઈ એ ત્રણેય દોસ્તાર મિત્ર હતા દોસ્ત હતા એટલે દોસ્તને નાતે આવે એટલે પેલા કીધું હરિરામ ને કે આ તું કે પણ અમને મનાતું નથી પણ જો એક વસ્તુ તું એમ કેતો કે હું મારા બાપાને મળવા જાઉં છું અને મારા પ્રભુને મળવા જાઉં છું પ્રભુની વાત રેવા દે તું તારા બાપ ને મળવા જશ ને નારાયણભાઈ ને તો ઘા તો એ અમારા દોસ્તાર હતા તો ઘા હસી તો અમે અમુક વર્ષ પહેલાં બહાર ગામ ગયા હતા એ ક્યા ગામ ગયા હતા શેના માટે ગયા હતા અને ત્યાં શું થયું એ તું પૂછતો આવે તો અમે સાચું માનીએ હવે આ વાતની કોઈને ખબર નથી અમે ત્રણ જણા જ જાણીએ છીએ એક વયોગ્ય હવે બે બેઠા છે અમે બે જ જાણીએ છીએ ત્રીજો કોઈ જાણતો નથી જા હવે આ જો તમે પૂછીએ આવ્યો તો અમે માનીએ કે તને આ સમાધિ થાય છે અને તું તારા બાપને મળે છે અને દામમાં જાય છે એ સાચું હરે રામ તો ભલો ભોળો છોકરો એ તો પૂછીએ બાપને આખો મેં થઈ સમાધિ ને ગયો સડસડાટ ત્યાં ને બાપાએ બધી વાતો કરી અરે ભાઈ તો ગજબની વાત લઈને આવ્યો છોકરો બધાની વચ્ચે કીધું જો મારા બાપાએ કીધું કે જ્ઞાનેશ્વર વ્યંકટેશ અને હું અમે ત્રણ જણા બદલપુર ગયા હતા પાછા આવતા હતા એમાં અમને રસ્તામાં ભીલ મળ્યા અમારી પાસે જે હતું એ તો બધું લૂંટી લીધું બોલો છોકરો કેતો બધાની વચ્ચે હવે આ ક્યારેય ઉઘાડું નતું થયું એ ઉઘાડું કર્યું એ ભીલ મેળા અમારું બધું લૂંટી તો લીધું પણ અમારા પેર્યાના લુગડા રેવા દીધી કઈ રેવા ન દીધું હવે આમનામ ક્યાં જ પછી કોઈ વટેમાર્ગુ નીકળ્યો મારા બાપા વાત કરી તમને કઉ છું વટેમાર્ગુ નીકળ્યો એને એની માથાની પાઘડી હતી એ ફાડીને એના ત્રણ ટુકડા કરીને તમને પહેરાવ્યા એ જ ને તમે તો કે હા બાપા હવે આગળ બોલતો નહી અને પછી એ જ માણસે તમને કપડાની વ્યવસ્થા કરી ત્યારે તમે ઘરે પહોંચ્યા મારા બાપા કીધું સાચું પગમાં પડી ગયા ના હવે સાચું આવા નાના છોકરાઓ કોઈ સાધના નહી અને જે આનંદમાં વિહાર વિહાર કરતા હતા અને જે સેજે સેજે આવો આનંદ આપતા હતા એ સહજ હું વંદન કરું જે કોઈ આવે સ્વાભાવિક સહજ પ્રમાણે અક્ષી વિદ્યા સિદ્ધ કરી નાખે દહર વિદ્યામાં પારંગત કરે ષટ ચક્રો ભેદ યોગ સાંખ્ય સિદ્ધ થઈ જાય ઓહો કેવી મોટી વાત છે તે પ્રથમનું પચીસમું ઉચ્ચરામર છે એમાં તો રેકોર્ડ થયેલી વાત કહેવાય ને શ્રીજી મહારાજે ખુદ વાત કરી છે कि अमें हरिभक्त ने समाधि करी तो ते अतिशय तेज देखा तो ये चीसो पड़वाए पी अहू कि आ लाडकी बाई नाम भाट ना देहते तू नहीं तू तो अछेद्य अभेद्यव आत्मा ये तारू स्वरूप है जुवे भाट ज्ञाती स्त्री नो देह ये आया है ये श्रीजी महाराज समाधि करे आ, आ, आ, आ, प्रसंग में नजरे लख सतो कहू केू चीसो शू पड़े तू तो आत्मा रूप है स्वयं तो अछेद्य वेद्य आत्मा है तारू रूप गणेश स्थान के चार पाखड़ी वालू कमर त्या जाओ अ बोले आने पेली लाडकी भाई ગણપતિ ને સ્થાન કે જાય આ છઠ ચક્રો છે ને એમાં ગણેશનું સ્થાન નીચે છે ત્યાં અને લાડકીના આત્મ સ્વરૂપનું દર્શન કરે અને આત્મ સ્વરૂપનું ભાન થાય સ્થિતિ એ સહજાનંદ સ્વામી ને હું વંદન કરું છું નિરાવરણ દ્રષ્ટિવાળાની તો ભાઈ ક્યાં વાત છે કેટલા આવરણો તૂટી જાય ડબાણમાં યજ્ઞ થયો ને ત્યારે વસોથી દાદાભાઈ વિપ્ર પરિવાર સાથે આવેલા એમના બાપુજી ને બધા તો જતા રહ્યા પણ છોકરી જમુના એ ઉતારે રહી ગઈ કોઈ રીતે ત્યાં યજ્ઞ સુધી પહોંચાય નહીં મહારાજના દર્શન સુધી જવાય નહી કેમ એટલી બધી ભીડ એટલું માણસ નિષ્કુળાનંદ સામે લખ્યું કે કોઈ રીતે જવાનો ક્યાંય મોકો મળે નહીં એક છોકરી તો બીજું શું કરી શકાય એટલે ઉતારે બેઠી બેઠી એ કલ્પાંત કરે અરે હું આવી છો મને યજ્ઞના દર્શન નહીં થાય મને મહારાજના દર્શન નહીં થાય અરે હવે ક્યાં જાવું કેમ નીકળવું ક્યાં બેઠી બેઠી એ ચિંતા કરે એ જ ક્ષણે એના આવરણો તૂટી બેઠી દર્શન કરે તે જીવ્યા ત્યાં સુધી આ નિરાવરણ રહ્યા કેવી મોટી વાત આપણે મહાભારતમાં સાંભળીયે છે ગીતાના પ્રારંભે આપણે સાંભળીયે છે કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાને સંજય દ્રષ્ટિ આપી અને મહાભારતનો આંખે દેખ્યો અહેવાલ એમણે ધૂતરાષ્ટ્રને કહ્યો પણ એ ટીવી નાના છોકરાઓ ધોલેરા શ્રીજી મહારાજ જતા હતા સાથે બધા દસ પંદર બધા પાર્ષદો દરબારો શ્રીજી મહારાજે દરબારો ને કહ્યું દરબારો આપણે ધોલેરા જાય છે બપોરાનું ટાણું થયું છે તમારે જે જમવું હોય ને એ તમે મનમાં સંકલ્પ કરો તમને જમવા મળશે પણ જોજો કોઈને કહેવાનું નહીં મનમાં જે સંકલ્પ કરો શ્રીજી મહારાજને એના ભક્તનો મહિમા સમજાવો છે આ બધી કથાઓમાં એનો મહિમા એને કેવો નથી ભક્તોનો મહિમા કેવો છે અને ભક્તોનો મહિમા કહેવો ને સાંભળવો એમાં જ ઈષ્ટ રાજી થાય છે સંતો ની ભક્તોની કથાઓથી ભગવાન રાજી થાય છે તો ભાઈ કોઈએ તો દૂધપાટ ને કોઈ શીરો કોઈ લાભસી લખ્યું છે કોઈએ તો માખણના ભજીયા મનમાં ધાર્યા માખણના ભજીયા બટેટાના હોય કેળાના હોય રીંગણા ના હોય ઘિસોડાના હોય એ ભાઈ પણ માખણ ના ભજીયા તમે કોઈ દીધી ખાધા છે નથી ખાતા લે માખણ ના થાય નથી ખાતા ખરેખર તમને કરી કોણ દી ખાવા તો ઘણા છે પેલા તો આયા તમારા કે એવા ભાગી બચા છે તમને અમદાવાદ માખણ જોવા મળે એવું વલવાનું માખણ કદાચ તમારે ઘરે દઈ રાખતા હોય નાની વલવાણી જેવું રાખીને એટલું એટલું દોથો ભેળું કરીને પછી વળી ગરીબ માણસ જેમ પોળમાં ભેળું કરે એવું માખણ ભેળું કરે ને એ પીંડા ઉતરતા હોય આવા નાવા હલા હલાય કરતા એ જમાના ગયા તો એ જે માખણ આવે ને માખણ ને બટેટા ને બટેટાવાળા બનાવી ને એની જે ગોળીઓ બનાવે ને એ માખણ ગોળીઓ બનાવે પછી એને ચણા લોટમાં બોળી અને એને તળે એ માખણ ના માખણ એમાં રે નહીં પછી ઓગળીને બધું બહાર નીકળી જાય પણ બધો એનો પૂટ દેવાય જાય તમે જમો એટલે તમને અસલ માખણ સ્વાદ આવે હવે આ જેને આઈડિયા માર્યો હોય એને ધન્યવાદ છે પણ એને માખણ ના કહેવાય એ સુરા બાપુ એ ધાર્યા હતા આપણે તો એ જમો ભાઈ માખણ નો ભજીયો ખાવો કોઈ પૂરણપોળી કોઈ માલપુઆ બધું ધોલેરા પહોંચ્યા ઉતારા થયા સ્નાન કર્યા જમવાનું આમંત્રણ અપાયું આવ્યા જેણે જે ધાર્યું હતું એ થાળમાં એ જ પીરસાયું બધું જેને જો જોતું હોય લઈ લ્યો દરબારો કે મહારાજ આ શું આ કઈ રીતે તો કે મારે એ બતાવવું છે કે ધોલેરાના ફૂલીબાઈ છે ને એ મહાભક્તને નિરાવરણ દ્રષ્ટિવાળા છે એ સેંકડો ગાવ ઉપર એ મૂર્તિને અખંડ જુએ છે અને મારા તમારા બધાને આવાના જે મનમાં સંકલ્પ કરીએ ને એને પણ અમારા ફૂલીભાઈ પ્રત્યક્ષ જાણે છે એ બધાને જાણીને ફૂલીભાઈ આ રસોઈ કરી છે બોલો આવા તો કેટલા ગણા ગણાય એટલા ને ગામડે ગામડે હવે પરોતભાઈને ગોવર્ધનભાઈને એવા બધા જે મોટા મોટા ભક્તો છે ભીમભાઈને એ વિશ્રામ સુથાર નહીં એની તો આપણે કોઈ હરભાઈને એનાથી કોઈ વાત જ કરતા નથી આપણે जीव बा लाडूबा क्या जी बात लेती हज़ार राजबाई मीणबाई महाभक्त आनंद सहजानंद स्वामी ने हूँ वंदन प्रसंग तमने कहू कभी न सुना न कभी न सुनेंगे अद्भुत કારણ કે ક્યાંય સાંભળવા ના મળે ક્યાંય ગ્રંથોમાં ન મળે તમે વાંચોય ક્યાંથી તો જ કેવાય ને ન સુના ન સુ અનપ્રિન્ટેડ મેટર આપણે રાજકોટમાં ગુરુકુળ ઓગણીસો સુડતાલીસ માં પ્રારંભ થયો પછી ના પાંચેક વર્ષ થયા છે રાજકોટ જે ગયા હશે એમને ખબર હશે બીજાને નહીં હોય આપણે જે ગુરુકુળ છે રાજકોટ ગોંડલ રોડ ઉપર પછી એની સામે જૈન ચાલ છે ત્યાં જૈનોનો બહુ મોટો સમાજ છે જૈન સાધ્વીઓ બધા ત્યાં રિયે છે અને જૈન કમ્યુનિટી ત્યાં વસે છે મોટી વસાહત છે એ કદાચ જોઈએ છે તો ગુરુકુળમાં આપણે પુરાણી પ્રેમપ્રકાશજી સ્વામી કે જે તો અક્ષરવાસી થયા ઘણા વર્ષે સાંજનો સમય અને ત્યાં ઓફિસ જે હતી એની આગળ ઓટો હતો તમે જોયો હશે જણાય એ ઓટા ઉપર સાંજના સમયે પુરાણ સ્વામી બેઠા હોય કોઈ ભક્તો હોય કોઈ વિદ્યાર્થીઓ બે પાંચ બેઠા હોય સ્વામી ભગવાનની વાતો કરતા હોય થોડો હજી આરતીને બધો થવાનો સમયને વારવો એટલે બેઠા હોય એટલે લગભગ એ છક વાગ્યાના આસપાસનો સમય સાંજનો એ વખતે નેવું વર્ષની વૃદ્ધના એક જૈન મુહિની જૈન ચાલ માંથી એના શિષ્યનો હાથ પકડીને આવ્યા બહુ વૃદ્ધ પુરાણી સ્વામી એ વિચાર કરતા થઈ ગયા ભાઈ જૈન સાધુ અહીંયા આવવાનું શું કારણ એટલે સ્વામી પણ ઊભા થઈને આદર આપ્યો આસન આપ્યું બેઠા ખબર અંતર પૂછ્યા એકદમ વૃદ્ધ સાધુ जैन साधु पुराण स्वामी पूछू के शू कमने जरूरियात के अथवा तो कहीं के शू प्रसंग आ कारण शू बात कहता कहता पहला जैन साधु ने आँख में आँसू आ गया एक स्वामी जी मारे एक बात कही थी પણ મને કોઈ મળતું નહોતું એવું કે મારે કોને કહેવું પણ દૈવ યોગ એવો થયો કે જેને મારે વાત કરવી હતી એનો આશ્રમ આપણી સામે આવ્યો તમારા સંપ્રદાયની આ વાત છે વર્ષોથી મારા હૈયામાં છે અને મને ઘણી વાર આવે કોઈને કહેવાનું મન થાય પણ ક્યાંય મોકો નહીં આજે મોકો મળ્યો અને હવે તો હું વ્રત્યો ક્યારે ખરી જાઉં ક્યારે જતો રહું કાળ ધર્મ પામું જૈનોમાં કાળ ધર્મ પાવાય એ મને ખબર નથી પણ બહુ મારા મનને આનંદ છે કે આજે હું એક વાત એ સંપ્રદાયના સંતને કહી રહ્યો છું અને મારું દિલ હળવું કરી રહ્યો છું મને આનંદ છે રાણી સ્વામીને થયું કે આપણા સંપ્રદાયની વાત અને જૈન સાધુ પાસે વળી એમણે વાત માની કે સ્વામીજી મારા ગુરુ એમની પાસે હું નાની ઉમરે સાધુ થયું પણ મારા ગુરુ ઘણી હું જે કહેવાનો છું વાત કહેતા અને કેતા કેતા એની આંખમાં આસુ આવ ત્યારથી આ વાત મારા મનમાં ખરી અને મેં એ પણ નોંધ્યું કે મારા ગુરુ આ વાત ઘણી યાદ કરતા આપણને ઈગર થાય ને આમ આતુરતા થાય કે આ શું એટલું બધું પુરાણી સ્વામી તો વાતો વેળી કરવી એ તો એમનો બહુ જ રસનો વિષય એટલે એકદમ તન્મય થાય અને આપણને આવી વાત છે જે મળતી હોય તો આમાં આતુરતા થાય પુરાણી સ્વામી કે બોલો બોલો મુનિ શું છે કે મારા ગુરુએ કીધેલું મને કે એમની પોતાની ત્રીસ પાંત્રીસ વર્ષની એવી યુવાન અવસ્થામાં બહુ મુમુખ શું મારા ગુરુ જૈન ધર્મ અમારો પણ ચીલા ચાલુ એવી એની પેલી રીત રસમ પાળે ખરા પણ મનમાં સાચી શોધ કરવાની બહુ તીવ્રતા જૈન સાધુ થયા પણ ગ્રંથોમાં લખ્યું છે એ પ્રમાણે બધું શોધ કરવી મળવું એવી એની તમન્ના તો અમારા જૈન ગ્રંથોમાં બધે લખ્યું હોય કેવળી પુરુષો મળે તો આપણું કામ થાય આપણે જેને કેવલ્ય જ્ઞાન કહે છે કેવલ્ય જ્ઞાન સ્વરૂપમાં એ મળે તો આપણું કામ થાય અમે જૈન ધર્મી મારા ગુરુ જૈન ધર્મી છે તો જૈન ધર્મમાં જ્યાં જ્યાં ફિરકાઓમાં જ્યાં જ્યાં કોઈ તીર્થ અમારું હોય ત્યાં જાય પણ શોધે આપણને કોઈ કેવળીક મળે આવો કોઈ બ્રહ્મરૂપ મળે હું બ્રહ્મરૂપ શબ્દ કહું તરત તમને સમજાય મૂળ એના શાસ્ત્ર પ્રમાણે કેવળી કહેવિક પુરુષ મળે તો આપણું કામ થાય આખા દેશમાં જ્યાં કઈ દેખાય ત્યાં ગુમતા ફરે મને કોઈ એવો મળે કેવી મુક્ષતા છે મને કોઈ એવો કેવળીક પુરુષ મળે પણ જ્યાં જાય ત્યાં સારા પુરુષો જરૂર મળે સાધક પુરુષો ઘણા મળે કદાચ કોઈ એવા સિદ્ધ અમુક પ્રકારના હોય એ પણ મળે પણ કેવળીક પુરુષ દેહાતી દશાને પામી ગયા હોય જેની કર્મ નિર્જરા થઈ ગઈ હોય જેને બંધનો રહ્યા ન હોય મોહના માયાના સંસારના એવો પુરુષ ક્યાંય અમારા જૈન ધર્મમાં બહુ જ ભેટક્યા તોય મળ્યો નહીં પછી એને ઈતર ધર્મમાં શોધ શરૂ કરી બોલો કે ક્યાંય કેવળીક મળી જાય ઘણી જગ્યાએ ફેર્યા ગુમા પણ ક્યાંય કેવળી પુરુષ ક્યાંય મળે એમ કરતા કરતા ગિરનાર દાતાર નાબદ ડુંગરાઓ અને યોગીઓના ધામા તો ત્યાં પણ ઘણા સાધુઓને ઘણા તીર્થોમાં ઘણાને મળ્યા યોગીઓને મળ્યા પણ કોઈ કેવળીક પુરુષ મળે નહીં બહુ નિરાશ થયા એમાં દવ એને કોઈએ કહ્યું કે ભાઈ વાતચીત થતી છે ને એમાં કોઈએ કીધું કે તમે જે કેવળિક પુરુષ ગોતો છો જો તમે માનો તો ગઢડા તમે જાઓ અને ત્યાં સહજાનંદ સ્વામી છે એને જીવન કહેવાય છે તો એ કેવળીક પુરુષ છે એને તો ભગવાન કહેવાય છે ભગવાન તરીકે પૂજાય છે ને ભગવાન છે પણ જીવન ગણો તમે કેવળીક ગણો જો તમે જાઓ તો તમારી ત્યાં ભૂખ ભાંગે આને તો એટલું જ જોઈતું હતું કારણ કે કહ્યું ને કે જૈન ધર્મ સિવાય પણ ગમે ત્યાં હોય મારે કેવળીક પુરુષને મળવું અને એ ગઢપુર આવ્યા જ્યારે ગઢડા એ આવ્યા ત્યારે ત્યાં શ્રીજી મહારાજ નહોતો ભાગ્ય યોગ્ય જ્યાં દાદાના દરબારમાં પગ દીધો અને એમાં આ છેડેથી પેલે છેડે જતા બ્રહ્માનંદ સ્વામીને જોયા પણ આ જૈન સાધુ કહે છે મારા ગુરુ અવાક થઈ ગયા જોવા માત્ર થી ને ખ્યાલ આખીપ્ય પ્રકાશમાન વિભૂતિ આપણને તો આ શરીર દેખાય ને એને દિવ્ય તેજોમય મૂર્તિ ઓહો હો જેને હું ખોડું છું પુરુષ મને આજ મેળી પુરુષ મેળ્યો કેવળક પુરુષ મેળ્યો દોડીને બ્રહ્માનંદ સ્વામીના ચરણમાં સાષ્ટાંગ પડી એને તેમજ થઈ ગયું કે આ સહજાનંદજી મળી ગયા જે મને કહ્યા હતા એ આ મળી ગયા પગ પકડી લીધા ઉઠો ઉઠો અરે જૈન મુનિ ચરણમાં પડે રહો રહો આજ મારી મનની બધી જ ભૂખ ભાંગી તમે કેવળીક મને મેળા મારો ઉદ્ધાર થયો બ્રહ્માનંદ સ્વામી ઉભા કર્યા ઓલા ઋષિ ઓલા હું જૈન કે અરે સહજાનંદજી આપને મળીને મને આનંદ થયો આજ મને મને કેવળીકની જે શોધ હતી એ આજ પૂરી થઈ બ્રહ્માનંદ સ્વામી કે હું સહજાનંદ સ્વામી નથી હું તો એનો દાસનો દાસ છું હે આ ઓહો હો તો સહજાનંદ સ્વામી ક્યાંપુર જ્યાં લઈ ગયા એ બેઠા હતા ત્યાં તો એ લોકો ઓહો હો ત્યાં તો બીજા સંત નીકળ્યા ત્રીજા સંત જે નીકળી કેવળીક ઓચવા માંડો કેવળીક નો ખજાનો છે કે યાત્રા અને અહીંયા કેવળીક નો રાફડો છે કે આ હા હા જ્યાં જુઓ કેવળીક આ ત્યારે એમણે કીધું તો સહજાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કીધું કે સાધુ રામ તમે થોડી રહો હમણાં જ રૂમ ઝુમ રૂમઝુમ કરતા માણેક વર્ણિ માણકી ઉપર સહજાનંદ સ્વામી આવશે ત્યારે તમને એમની મુલાકાત થશે વાહ વાહ ભાઈ મારે ભોજન નથી કરવું આને મુખ આ તો આપણે શું પેલા ઉતારા કરાવો પેલા જમવાની વ્યવસ્થા કરો ચા પાણી પેલા મોકલો પછી આ બધા મુક છું મારે મેળવ્યા પછી અંજળ લેવા વાહ સાંજના ચાર વાગ્યા અને નમતી બપોરે પાર્સોદો દરવારો કાઠીયો સાથે માણેકવાણી માણકી ઉપર ને બીજા ઘોડે સ્વાર સહિત બધા પાર્ષદોની અને ધામધૂમથી સમયામાં બધા સામયું કરવા માટે બધાએ સંતો નીકળ્યા આગળ બધા પાર્ષદોને એણે બધા ઢોલ નગારા બાંધ્યા અને ઝાંજ પખવાસ લઈ કીર્તન ગાતા ગાતા છે કામ ગેલાને કાંઠે સુધી મહારાજને સ્વાગત માટે બધા સંતો ગયા જૈન મુનિ સાથે અને એમાં ભાઈ આમ આવ્યો સદાનંદ સ્વામી આવ્યા ધીમે ધીમે આમ જ્યાં નજીક આવ્યા અને સહજાનંદ સ્વામીને જોયા એ જૈન મારા ગુરુ એટલે જૈન મુનિકે મારા ગુરુ એમણે મને એમ કહ્યું સાધુ રામ આપણા જૈન ધર્મમાં માન્યતા છે કે ભગવાન આ બ્રહ્માંડનો રચિતા એવો કોઈ નથી તીર્થંકરો છે પણ કોઈ એવો પરમેશ્વર નથી કે જે જગતનો સર્જન કરનાર કરતા ધરતા હરતા હોય એવો કોઈ પરમેશ્વર આપણે માનતા નથી જૈન ધર્મમાં પણ સહજાનંદ સ્વામીને સાધુરામ આપણા ધરબી ધરબી મેં આ કંઠ રાખેલી માન્યતા સહજાનંદ સ્વામીની જોતાની સાથે જ ભાંગી ભૂકો થઈ ગઈ હું જોઈ જ રહ્યો કે જે કહેવાય છે કે એક કોઈ પરમાત્મા છે અને એમણે આ સકલ સૃષ્ટિ રચી છે અને એ સૃષ્ટિનું સર્જન હર્તા કરતા ધરતા છે એ જે કોઈ હોય એ જો હોય તો એ આ સહજાનંદ સ્વામી છે જોઈ જ રહ્યો કે હું સાધુ હું જોઈ જ રહ્યો અને એ સાધુઓ બધા કેવળ એકને આ બધાને એની જે દિવ્ય આભા પ્રભા તેજ તેજના જળહળાટ થાય એવો પ્રકાશ જળહળે કે મારી આંખો જ જાય પણ એવું શીતળ શાંત તેજ આહા હું તો પછી દર્શન કરું એ સ્વામી સાથે ચાલું અને ધીમે ધીમે ધીમે ધીમે માણકી સાથે સહજાનંદ સ્વામી એ લીંબ વૃક્ષ નીચે આવ્યા અને એ સામે ઓરડો હતો આ વાસુદેવ નારાયણ ઓરડા ત્યાં એમણે એક પગને રાખ્યો માણકી ઉપરથી નીચે ઉતર્યા અને એ પાર્ષદ હતા એમને કહ્યું કે આ માણકીને લઈ જાઉં એ ઘોડી લઈ ગયા સભા થઈ બધા બેઠા અને હું પણ સભામાં બેઠો મને પ્રતીતિ થઈ ગઈ કે આ ભગવાન જે કોઈ છે એ સામે બેઠા મને એટલો આનંદ આપણા ગ્રંથોની આપણા ધર્મની માન્યતાઓ બધી હવા થઈ આટલું કંઈ જાય અને આંખમાં આંસુ આવી જાય પછી આગળ ક્યારેય ન બોલે વળી વળીને થોડા દિવસો થાય ને એવું થાય વળી પાછી માંડે આ મારા ગુરુ માંડે પણ આટલી વાત આવે અને અટકી જાય એટલે પછી આ જે કહેતા હતા ને વૃદ્ધ નેવું વર્ષના એમણે કહ્યું કે મેં મારા ગુરુને પૂછ્યું આટલું થયું તો તમે પાછા કેમ આવ્યા આટલું હતું તો તમે પાછા કેમ આવ્યા પછી આગળની કથા કેમ કે ત્યારે મારા ગુરુને ડૂમો આવી જતો કે એક જ કારણ મેં જાણ્યું કે આપણા શાસ્ત્રો બધા હવા થઈ ગયા છે આપણે જે માનતા એ ત્યાં માન્યતા ખોટી પડતી હતી જે કોઈ એક પરમાત્મા હોય એ હજુ મારી નજર સામે બેઠો હતો અને એક એક સાધુઓને કેવળી દેખતો હતો ત્યારે સહજાનંદ સ્વામીના તેજની તો શું વાત થાય હું માની ગયો હતો ભગવાન છે સૃષ્ટિનો રચના કરનાર છે કરતા હરતા ધરતા છે અને આ સહજાનંદજી છે પણ નથી બોલી શકતો એટલા માટે મારે કેમ બોલવું ઘડી કેમ થાય કે કદાચ ગુરુદ્રોહ થશે તો એટલે બોલતો નથી પણ બહુ તે કહ્યું ત્યારે એમણે કીધું શું કહ્યું કે એક જ કારણથી કે હું જ્યારે શોધ કરવા નીકળ્યો અને એમાં મેં વાત કરી કે હું ગઢડા જાઉં છું ત્યારે મને મારા ગુરુએ એમ કહ્યું કે તને કેવળી મળે તો મારા સમ છે તું એ પાછો આવજે તું અહીંયા પાછો આવજે એટલા માટે જ ખાલી ગુરુના વેણ રાખવા માટે જ હું સહજાનંદ સ્વામીને મૂકી અને ગુરુ પાસે આવી પણ જીવો ત્યાં સુધી મને એ જ સુરતા રહેતી અને એ જ મૂર્તિ સંભાળતો કોને કહું મારા ઘણા શિષ્યો છે એ ગુરુ કહેતા પણ આ એક તું મૂ છો સમજી શકે એવો છો એટલે આ તને એકને વાત કરું છું પણ મારું મન તો ત્યાં હતું દેહ અહીંયા હતું અને એ જ રીતે સ્મરણ કરતાં કરતાં જ મારા ગુરુ દેહ છોડેલો એ વાત મારામાં હૈયામાંથી હવે મારા ગુરુ એને હું જાણતો ત્યારે મને પણ ઘણી થાય કે આ સંપ્રદાય છે એને જાણવો માણવો પણ અમને અમારી બધી આ બધી મર્યાદાઓને આ બધું આવે છેવટે હું વૃદ્ધ થયો હું ઘણી આ વાત વિચારું સ્મરું મને એમ થાય કે હું કોકને મરતા મરતા કે તો હવે મારો કાળ ધર્મ થશે અને ખરેખર કુરાણી સ્વામી ને આ વાત કહ્યા પછી એ ચોથે પાંચમે દાડે જૈન મુનિ કાળ ધર્મ પામ્યો કેહવાની વાત શું છે કે સહજાનંદ સ્વામી સભામાં આપણે આ ભક્ત ચિંતા મળીનું પ્રકરણ તમે વાંચો છોતેર આ સમાજની જાણું પ્રકટ્યા કોટી આપણે વાંચીએ તો મનાય નહીં પણ આ જો આ પ્રસંગ તમે જો છોડો ઉછળે તેજ જાણે કોટી એટલે કરોડો કરોડ ચંદ્ર એક સાથે તમે આ બધા બેઠા છો એવા હું તેજોમય દેખું છું આ સભામાં બધા તમારાના આટલા તેજોમય શરીર છે તે ઢાંકી રાખ્યું હોય એટલે કોઈને દેખાય નહી એટલે કોઈને સમજાય નઈ કરોડો કરોડો ચંદ્ર એક એક ચંદ્ર ઉગે તો વાહવા થઈ જાય તો કરોડો ઉગે પણ મહારાજ કેતા કેતા એ થાંભ લઈ એ વાસુદેવ નારાયણ ઓરડા ત્યારે કેતા કેતા શું શું પણ મધ્ય નું વચનામૃત એમણે કહ્યું છે ભાઈ હા ગરડું શહેર કે આ ઓસરી કે કઈ દેખાતું નથી ત્યાં જ બેઠા તક અક્ષરધામમાં બેઠા તક આ બોલીએ છીએ અને તમે પણ ત્યાં જ બેઠા છો પણ આ કઈ દેખાતું નથી શ્રીજી મહારાજે પછી બધી ઘણી વાતો કરી પછી એમ કહ્યું કે આ વાત આ પ્રમાણે પરમસ્ય છે એમાં જો અમે કઈ લગારે ખોટું કેતા હોઈએ તો પરમહંશો ના સમ છે હે જે વાત કરતાં કરતાં મહારાજે પછી એમ કહ્યું કે આ સ્વરૂપની જે દિવસે તમને પ્રતીતિ આવશે અને જયારે આવી નિષ્ઠા થશે ત્યારે તમને આ સંસારમાં મારી જેમ જ ક્યાંય બંધન નહીં રહે તમે નિર્બંધ થશો આવી આ જ્યારે આ જૈન મુનિની આ આપણે વાત જોઈએ ઇતર ધર્મથી આ ત્યારે થાય કે એ બધું છે કેવું હતું અને સહજાનંદ સ્વામીને મળીને કેવા થતા હતા કેવો આનંદ હશે એ સહજાનંદજીને હું વંદન કરું છું સહજાનંદ વાત કરીએ ને એમાં હજી તો શું એક આમ વાળના અગ્રભાગ જેટલી ઝલક આવે કે જયારે એ પીતા હોય ને એ રસ માણતા હોય ત્યારે પ્રેમાનંદ સ્વામી આ માથમાં સારંગી લઈને જયારે એને સામે ગાતા હશે એની સામે એના જ ગુણ ગાતા હોય ત્યારે ગાનાર આનંદ કેટલો થતો ત્યારે આ તો પ્રિયતમ નો પ્રિયતમ છે એને આગળ બેઠા ગાય છે એ સહજાનંદજીને હું वंदन कर लखर लख के पड़े के आनंद आप पीजना अवलबाई बात लखी નિષ્ફળાનંદ સ્વામી ભક્ત ચિંતા મળી લો શ્રીજી મહારાજ નું ધ્યાન ભજન કરે છે કણબી કુટુંબ છે ખેતીવાડી કરનારા બાય માણસ દેહ છે અવલભાઈ નામ છે પીજ ગામ સાસરાનું ગામ પીજ છે ધ્યાન ભજન કરતા કરતા શું થયું હે ભૂલી ગયા પોતાનો દેહવાન સ્વરૂપ ભૂલી ગયા અને શું કહેવા મીડા એ મારી આજ્ઞા મારું કશું ના થાય હરિભક્તો કે ફટકી ગયું છે શું છે આને ભાઈ માણસ અને આમ મહારાજની જેમ જ પાછી બેસે આ ભાઈ અવલભાઈ અને હું સહજાનંદ સ્વામી છું પૂછો કઈ તમારે ધીમે ધીમે તો ન માન્યું પણ પછી તો જયારે આમ બોલવા માંડ્યા બો ને એમ કરતા કરતા જે સામે બેઠા હોય એને કઈ તમારે કઈ પૂછો પૂછવું હોય જે પૂછે એના જવાબ આપે ત્યારે થઈ ગયું કે આ અવલબાઈ નથી બોલતી ભૂત ભવિષ્ય વર્તમાન કાળ કહી દે જેના મનમાં ઘાટ હાલતા હોય સંકલ્પ ચાલતા હોય એ કહી દે કોઈના દુઃખ હોય તો દુઃખ સંકલ્પ માત્ર થી ટાળી નાખે વિચાર કરો એટલે અવલબાઈ બોલે દુઃખ નો ભૂકો નીકળી જાય લોકો તો ટોળે વળી ગયા અરે આ તો ગજબ છે સરસ મજાનો મોટું આસન પાતરી દીધું અવલભાઈ ને એને માથે બેસાડ્યા અવલભાઈ ને શ્રીજી મહારાજ ની જેમ ખ્યાલ આવી ગયો અત્યારે અવલભાઈ નથી સહજાનંદ સ્વામી છે અત્યારે એમાં પ્રવિષ્ટ છે એને સોનાના ઘરેણા પહેરાવે મુગટ પહેરાવે હાર પહેરાવે પૂજા કરે આરતી કરે થાળ જ માડે ને જમે વસ્ત્ર દ્રશ્ય જો લાગતું કેવું છે હરિભક્તો બેઠા હોય જેને જે કઈ તકલીફો હોય જે હોય તે કહે અને અવલભાઈ બધાને ઉત્તર કરે દુઃખ દૂર કરે આવી રીતે થોડા દિવસ રહ્યું પછી ધીમે ધીમે મહારાજે ઐશ્વર્ય સંકેલું એમાં જેવું સંકેલાનું અને જ્યાં અવલભાઈ પોતે ભાનમાં આવ્યા બેઠેલા જોયા હાઈને ફેંકી દીધું શું કરો છો આ બધું શું છે અરે તમે શિરજી મહારાજ રૂપ હતા હોય રે હું તો એને દાસ ની દાસ બોલશો આવું અને તું મને બધા ઘેરી વેળ્યા છો આ બધું શું કરો છો આવા ધતિ હોય આપણે અને બધાને પગે લાગવા બસ નિષ્કુળાનંદ સ્વામી કહે કે એક ક્ષણ માટે પણ કોઈને કોઈનો દેહ ભૂલાતો નથી ત્યારે અવલભાઈ છે પોતાના આખા દેહ ને ક્યાંય નીકળી ગયા એ સહજ રસ છે એ સહજ વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેસને હવે સહજાનંદ અર્થ તો અહીંયા આપણે પૂરો કરીએ એવા સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું કહેવાનો અંતમાંય પણ આટલો જ ભાવ આપણો कि जो महिमा समझाय प्रेम जगह महिमा वह मूकी पदनी शुरुआत कर बहुत प्रेमान स्वामी ज्ञान नो नि करो कहवा सीधे सीधे प्रेमी बात उपाड़ी लीधी होत ने तो आप समझत प्रेम मूर्ति फिर પણ લોકોને કેવી રીતનો ઇશારો કર્યો કે ભાઈ જોજો જો મહિમા સમજાશે ને તો તમને અમારી જેમ જ તમને હેત થશે તમને એનું સ્મરણ થશે વંદુ સહજાનંદ પરંતુ પછી શું કહ્યું બસ બોલો શું કહ્યું વંદુ સહજાનંદ રસરૂપ આજે જો આમાં જો છે ને ભાઈ કોઈ સાહિત્ય રત્ન ભણ્યો હોય સાહિત્ય વિભાગ ભણ્યો હોય આ સંસ્કૃત લઈને એમાંય કોઈ એમ એ થયો હોય એમ એડ થયો હોય એવો કોઈ સાહિત્ય રસિક માણસ બેઠો હોય અને એની આગળ જો પછી આ રસની વાતો કંઈક ખોલીએ તો વાત કાંઈક જુદી છે ભાઈ બાકી આ વાત બધી તો કેમ કહેવાય જુઓ હું એક વાત એ પણ પછી આવી ગઈ પછી ભૂલાઈ જાય ન કંઈક પછી રહી જાય એમને ઠેઠ છૂટ્યું આ પદ છે ને प्रेमंद स्वामी ना प्रेमंद स्वामी मूर्ति बीजा बनाया पद ये प्रेमंद स्वामी ने अत्यंत प्रिये नही आ वंदो सहजानंद पदों सहजानंद स्वामी ने पतिशय प्रियम भाई बड़ी बात तो नहीं थाय मार मनु कहे बधी बात नहीं थे बदी खुले ही न कर सकू आठ पदित्यो भविष्य में अक्ल भविष्य में कोई विद्वान ने अक्ल सूजे तो आ बंदु सहजानंद रस रूप ए आठ पदर प्रेमान स्वामीए साहित्य नवे नवरसाई लिव नवे नवरस મંદુ સહજાનંદ પદમાં આવું એક પણ બીજી રચના નથી શું કામ સહજાનંદ સ્વામી ખેંચાઈ જાય છે જેમ મોરલી વાગે ને સાપ ઊભો થઈ જાય મરદ મદારીના કરંડિયામાંથી એમ મંદુના પદ બોલાય ને સહજાનંદ સ્વામી આમ ગોઠણભર થઈ જાય કેમ આટલા ભાવ પડ્યા છે નવે નવ વર્ષ આ પદમાં ગૂંથાયા છે અને ભાઈ આ બધા રસો છે ને બધા બધા ખુલ્લા કરવાની એ બધી ઘણી બધી પહેલી છે કારણ કે આમાં શું છે કે એક તો એવો સાહિત્યવાળા હોય એને જ રસ આવે કારણ કે નવરસનું એટલે આખું શાસ્ત્ર છે અને સમજવા માટે કાંઈક પૂર્વ ભૂમિકા હોય રસની જાણકારી હોય ત્યારે સમજાય નહીં સમજાય નહીં હવે એ પ્રેમાનંદ સ્વામી આમાં એક ઈશારો કરીને ઠાલવી ગયા હોય એક ઈશારો કરીને ઠાલવી ગયા હોય ભાઈ અને પાછી બીજી એ વાત પણ છે કે અમુક રસ એવા છે માનો કે શ્રૃંગાર રસ છે રવિનું કઈ બહુ વર્ણન થાય નહીં આપણી બધી મર્યાદાઓ છે પણ એ પ્રેમીને પ્રિયતમ એમાં જ્યારે વર્ણન ચાલતું હોય અને જ્યારે નૈનથી નૈન વાત થતી હોય ઇશારાથી ઇશારાની જ્યારે વાત થતી હોય ત્યારે જે રસ ઠલવાતો હોય એને શબ્દની જરૂર ન પડે બે શબ્દોની વચ્ચે જે ગેપ પડે ને એમાં રસ વહેતો હોય ભાઈ एम रस ने वेह्दी साहित्यों रस अक्षरधाम नुप है ना ये आनंद न घनीभूत स्वरूप छे ઘન છે જામી ગયો છે પણ એ બરફ ઓગળે અને પછી જે ઠંડા શેરડાઓ જે છૂટે ને એ ધરતી ઉપર જે સામે બેઠા છે ને એનો દ્રવિભૂત આનંદ નું સ્વરૂપ એ સહજ સ્વામી આખો રસ વહેતો હોય એવી રસરૂપ મૂર્તિ અકલ પ્રમાણે આ કહું છું બાકી જે બધા ભણ્યા હોય ગણ્યા હોય ને ડિગ્રી ઉપર ડિગ્રીઓ ચડી ગઈ હોય હવે એવા કોઈ માળા મહેનત નથી કરતા પાછામાં કરવા જેવું તો છે ને કે બોલો સાચું છે ને એ બધા બીજું બધું લખે રાખે પણ રસરૂપ મૂર્તિ છે પ્રેમાનંદ સ્વામી કે એમ માનતા ને કે હું જ્ઞાન જ વાત કરી દઉં છું વંદો સહજ પણ કેવા છે રસરૂપ તમને સુખડી આપું ત્યારે તમે બોલી પણ જાઓ ફૂખડી તો કુતરા ખાય બરાબર પણ ગુલાબજાંબુ કોઈ મૂકે કેમ ગુલાબજાંબુ રસરૂપ છે ટપકતો હોય રસ તમે જોયું છે અસરગીર પંથકનાદીઓનારબૂચ હોય ઝીંજા ગયા તા નાઇલ નદી છે ને એને કિનારે ત્યાં પછી બહુ વનરાઈઓની નાઇલ નદી તો આખી વનરાઈ સૌંદર્ય ની વાત ના થાય કંપાલા ની જીંજા ની નદી માઇલોમાં પથરાયેલી હજી આમ દ્રશ્ય ભૂલાય આપણને એવું સૌંદર્ય ત્યાં બધા ફળ ફૂલના બધા બગીચાઓ નાન ત્યાં બધું મળે ત્યારે ત્યાં થોડી વાર અમે રોકાયા હતા તો હરિભક્તો તાજા તાજા અનાનાસ એટલે શું કે પાઇનેપલ એ લઈ આવ્યા અને કે હાલો ઠાકોર છે મારી જિંદગીમાં એવું અનાસ પાઇનેપલ બીજે કંઈ જોયું નથી આપણે અહીંયા આવે છે ને તો કદાચ મહિના પછી આવતું છે છોડવેથી કાઢ્યા પછી તમે દાંતડું લઈને છરી લઈને કાપો ડખરાક ડખરાક ડખરાક માંડ માંડ કપાય નો કટકા જેવું પણ ભાઈ ત્યાં એ અમને આવીને એને અનાસ આમ સામે મૂકીને લ્યો સુધારી ઠાકોરજી ને પણ આમ છરી અડાડી આમ જ્યાં છરી અડાડી ઉપર ડચકું કાઢ્યું પાણી ને રસની ધાર પેલી વાર જોયું કે આવા અનાસ આવા નીતરતા હોય ઓ આમ તારું હાલી જાય ત્યારે મધપુરા ને નીચો આપણે તરબૂજ પડી ગયા લંબ ગોળિયા જે આવે છે ચાઇનીઝ દાઇનીઝ માં ફર્યા હોય એવા બધા નહીં બધા એટલે કોઈ કીધું છે ને આ પ્રેમ શોધ ક્યાં થઈ મૂળભૂત આ પ્રેમ જે કહેવાય છે દુનિયામાં એની શોધ ક્યાં થઈ જશે તો કે ચાઈનામાં ચીનમાં તો કેમ તો કે નો ગેરંટી હાયલું તો હાઈલું સુધારી લી ની આ રસરૂપ એમ સહજાનંદ સ્વામી કેવા છે પ્રેમાનંદ સ્વામી કે વંદુ સહજાનંદ રસરૂપ નવે નવ રસ મૂર્તિ સહજાનંદ સ્વામી હતા આવું પ્રેમાનંદ સ્વામી કેવું છે આપણને સમજાય ન સમજાય એ આપણી વાત છે જગદીશ કરીને કવિ છે હું અત્યારે નથી લાવ્યો એ પણ એ નવરસ એનું આખું એક ગીત ભજન કીર્તન બનાવ્યું છું નવરસ સહજાનંદ સ્વામી માટે જોકે એને એની રીતે ખાલી ઉલ્લેખ કર્યો છે પણ એને સુજુ એનો મને આનંદ થયો પહેલો જગદીશ કોણ હશે જગદીશ ખબર નથી પણ એને એક આ નવરસાન સ્વામી એક નવરસ નામ આવડે પેલાથી જોવું અત્યારે મોટે ભાગે બે વધારે આપડે ફેકલ્ટી ચાલે છે કોમર્સ ને સાયન્સ કોમર્સ ને સાયન્સ ક્યાં જવું બધા બેમાં જાવું બધા એમાં જ ઘરી જાઉં છું બાકી હવે તો ક્યાંય ના હાલે એ શિક્ષક થાય છે માફ કરજો એવું જ છે ને હકીકતમાં એવું હોવું જોઈએ કે પહેલા શિક્ષક અને કોઈ શિક્ષકમાં ન મળે એ બીજે જાય એવું જ્યાં હોય ત્યાં આખો સમાજ છે ને એ આખો ઉન્નત ઉત્કૃષ્ટ સમાજ પેદા થાય હવે બિચારા ને કઈ મળ્યું નહી પછી શિક્ષક થાય બીજું શું હશે સારા હોય શિક્ષકો મોટે ભાગે તમે હું મારું અનુમાન એવું છે કે અઠાણું લોકો કોઈ પોતાના ઉમંગથી નથી થતા થવું પડે છે થાય છે જોઈતું તું એડમિશન તો એમ નહીં પણ એને ડોક્ટર થઈ જવું હતું એન્જિનિયર થઈ જવું હતું પણ મળ્યું નહી मेरिट में नंबर लगो नही पी एम थालो हम शिक्षक थी जाए ये आ बदे रस नहीं क्या बात जो नवरस शांत ए शांतरस हास्यरस करुण रस वीर रस रौद्ररस भयानक रस श्रृंगार रस बीभत्सरस अने अद्भुत रस नव रस है साहित्यप सहज आनंद बस प्रेमान स्वामी कहे आजी आछी झलक जो शोधवा जाओ तो आठे आठ पद में सविष्ट आप बढ़ खोलसू नही क्या एक जन समझे કઠણ છે અને મારે સમજાવવું હોય એટલે હું સમજી ગયો સરળ પડે પણ તમને સમજાવવું એટલે ના સમજાવવું પેલો છે શાંત રસ તમને રસ તો સમજાણ કે એ સમજાણું નહી નહીતર તો શું ભાઈ એક સાંભળ આપડે તો શું શેરડીનો રસ કેરીનો રસ એવા રસ તમે જાણતા હોય એટલે કઉ ને આ બધું આ ટોપલો કેવી રીતે ખુલે એટલે વિધવાનો અડતા નહીં હોય કે ગ્રાહક નઈ શું ખોલવું એમ પણ આપણે જે આપણને તમને મજા આવે મને મજા આવે એવું કઈક થોડું થોડું લઈને આપણે આનંદ કરીએ આનંદ સહજ આનંદ એટલી વાર તો સહજ નો આનંદ આવે એમાં કોણ ના પાડે છે તમને આવતો આવતો મને તો આવેલા લઈશું પણ સમજવા માટે હું તમને કહું બધાને નહીં સમજાણું તો એકસો ને વાત છે આપણે હાસ્યરસ ને તો તમે જાણો છો ને હાસ્યરસ હસવું ને હસાવવું ચેષ્ટાથી કે વાણી થી અને માણસ હસી પડે અને બીજાને હસાવી નાખે એનું નામ હાસ્ય અને હાસ્યની વાતો થતી હોય જોક થતો હોય રમૂજી વાતો થતી હોય તો હિલોળા લેતા હોય ને બધા એકબીજામાં આમ તમે જોવા ને તો આપણે છે ને ગઈડિયાઓ હોય વાતો કરતા હોઈએ કે તમે ક્યારેક વાત સેટમાં સાંભળતા હોય સીડીમાં સાંભળતા હોય તો અમે ગયા હતા રૂગનાથપુર ગયા તા ખરેખર આડા ભેળા થઈ ગયા એ કે સામી તન મારી ઓલી સીડી સાંભળતા હતા તે અમારે આ બાપાના તો ચોકઠા નીકળી ગયા ચોકઠું આને હાસ્યવાય મોજ પડી જાય એમ કરુણ રસને પણ આપણે ઓળખીએ છીએ રામ વનવાસ થતો હોય દશરથી અવસાન થતું હોય भरत विलाप तो आखी अवध विदाय प्रवाह जय डों लाखों आँख मे आँसू वर्सता शु कहवाई ना जुआन जोत दीकर एक, एक कंधोतर साफ कर फाटी मरे आखिर पीछे विलाप करें અને જે દ્રશ્ય સર્જાય એને શું કેવાય કરુણ રસ બસ એમ રીભુત રસ ને શ્રગાર રસ સૌથી શરૂઆત વિશેષપણે થાય છે શ્રંગાર રસ થી હું સાહિત્ય જે વાત કરું છું એમાં હા સાહિત્ય વાત જયારે આવે श्रृंगार भाई प्रियतमा प्रेमीडे मधुर्य भक्ति कृष्ण ने गोपी ना भाव स्त्री पुरुष नो भाव शास्त्र में पीछे मधुर भक्ति कहे એ ભાવ છે એને શ્રૃંગાર રસ કેવાય સ્ત્રી પુરુષોના સંબંધો અદભુત શ્રંગાર રસ છે હું બહુ કહીશ નહીં પણ ભાઈ અત્યારે મોકો તો છે પણ કઈ દઉં કે ન કહી દઉં એમ છે પણ પછી ફરી આવે તો મારો રામજાને ન પણ આવે પણ જયારે આમ ગાતા હોય સભા બેઠી હોય પ્રેમાનંદ સ્વામી બેઠા હોય અને સહજાનંદ સ્વામી ને આ ભ્રકૃતિ પ્રેમાનંદ સ્વામી સામે જોઈ આમ સેજ ઉલાડે ને સાડા કરોડ રૂવાણ પ્રેમાનંદ સ્વામી ના થઈ જાય આટલામાં હું શ્રૃંગાર રસની પરિસમાપ્તિ કરું છું બસ ખાલી આટલી નેણને સહેજ ઊંચો કરીને પ્રેમાનંદ સ્વામી સામે સહજાનંદ સ્વામી મૂકી દે એમાં શ્રાર રસ બીજી વાત છે એક તો સહજાનંદ સ્વામી મર્યાદાશીલ ભગવાન બીજી આપણી મર્યાદા શું વાત પણ છતાંય જયારે કીર્તનો આવે છે ત્યારે પ્રેમાનંદ સ્વામી વર્ણન કરે છે કે મેં ઘુંઘટની ઓટમાં જોયા છે શું વાત છે હે કુંગટની ઓટમાં જોયા જુઓ તો ખરા મારી માણસ ઘૂમટો કાઢે છે તો હસી પડો છો ત્યારે એ પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સખી ભાવ માં આવતા હશે ને જયારે સહજાનંદ સ્વામીના વચમાં લેતા હશે ને ત્યારે જે શ્રૃંગાર રસ ખડો થતો હશે ત્યારે શ્રૃંગાર રસ શરમાઈ જતો હશે ભાઈ એવી એવી વાત ઊભી થતી મેં શું કહ્યું કઈ કહીને મેં શું કહ્યું આજે હું થોડો ગાંડો થઈ ગયો છું મેં તમને આ કહીને શું કહ્યું કે એવી અદ્ભુત નવે નવરસ ભરી સહજ સ્વામીની મૂર્તિ છે હવે એ બધું જ્યારે વર્ણન કરું એવો એવો સમાજ એવી વાતો એવા જીગર દિલ ત્યારે એ વાત થાય એ વાત નવરસની કહેતા કહેતા બાપલા રસો વે સહ સાંભળનારા વક્તાને શ્રોતા બધા થઈ જાય આવી વાત છે એવી કઈક ઈશારા ઇશારાના અલ્પાંશ ના પણ અલ્પાંશ લઈ લઈને પ્રેમાનંદ સ્વામી સહજાનંદ પદ રચ્યા છે એટલે એના પાઠનો મહિમા છે એટલે હવે હવે મને કઈક કેતા કેતા એવું આવી જાય છે શ્રંગારસને એક બાજુ મૂકી દઈએ મૂળ વાત शांतरस पेलो रस क्यों शांत रस एम शांत मूर्ति ना अव हूं तमाम कहूजानंद स्वामी जो शांत मूर्ति को अनंत ब्रह्मांडो ने सर्जे ने चलावे छता शांत मूर्ति ये शांत मूर्ति नो रस सहजानंद स्वामी અને એમાં જો હું તમને ચારણ કવિઓ કરતા હોય બ્રહ્માનંદ સ્વામી તો એમ કહ્યું ફરી ને પાછો મારો શૃંગાર રસ આવ્યો તમે જોયું ને આ શૃંગાર રસની અદભુતતા છે તમને જવા ના દે બ્રહ્માનંદ સ્વામી ને ભાવનગર એમ કહ્યું કે તમે ગઢપુર જાઓ અને ત્યાં એભલ બાપુની બે દીકરીઓ જીવબા લાડુબા છે પણ સાસરે જતા નથી તો કવિરાજ સાચા શ્રંગાર રસ કવિ હો તો એમને સાસરે વળાવો અને બ્રહ્માનંદ સ્વામી એટલે જ આવ્યા હતા બ્રહ્માનંદ સ્વામી શ્રૃંગાર રસ કવિ હતા સાંભળજો ન સુનાવો તો યાદ રાખના અને મને એ પણ કહેવા દો કે નવે નવ રસ ની મૂર્તિ સહજાનંદ સ્વામી હતા એમ નવેલિસ્ટ એમ શૃંગાર રસ કવિ એટલે બ્રહ્મ મુનિ વાની વાત ના અને બ્રહ્માનંદ સ્વામી કેતા બે બે નો પરિણી છે ને આમ તો ભાવનગર ના મહારાજે કીધું પરિણા છે પણ સાસરે જતા નથી ઓહો તો અર્ધું કામ પૂરું થઈ ગયું છે બાકી જે એસી વર્ષના ડોસા થઈ ગયા હોય ડોસી થઈ ગઈ હોય બ્રહ્માનંદ સ્વામી કે દરબાર પણ આ લાડુદાન જો શ્રંગાર રસ વેતો મૂકે તો એસી વર્ષના ઘોડે ચડાવી દે આ લાડુદાન છે એસી વર્ષના ઘોડે ચડાવી દે એટલે ઘોડે એટલે પરણાવી દે સમજાણું ના સમજાણું કારણ કે ફરશો તો મોટર માં બેસી ફરશો મારા બેની રાજકોટ માં લીલા લહેર છે અરે ભાઈ એમને બે ત્રણ આવડે છે પણ ઘણા શીખવાતા પણ પછી હવે રહી ગયા છે લગ્નના ગીત પછી એમ થયું કે હવે આ બધું આપણે ક્યાં બહુ કેવું એટલે નથી ખરેખર અને બ્રહ્માનંદ સ્વામી શ્રૃંગારસના કવિ જુનાગઢ ના નવાબ ને ભણીને જયારે આમ ભુજ આવ્યા ને ત્યારે એ તો નવાબ અને નવાબ તો વધારે ને વધારે શ્રૃંગારી સ્ત્રી વિલાસ એમાં લાડુદાનજી રહેતા બોલો વિચાર કરો અને ત્યાં મોટે ભાગે શ્રૃંગારસ મંડા અને લાડુદાનજી શ્રગારસ ખડો કરતો એવા શ્રગારસ ના કવિને ભગવા પહેરાવી દે એનું નામ સહજાનંદ છે રસ ખડો કરનાર એ જમાના બ્રહ્માનંદ સ્વામી એટલે કે લાડુદાનજી સિવાય કોઈ નહોતો ભુજ થી માંડીને આટલા પંથકો માં ફર્યા અને રાજા મહારાજા નો ત્યાં જગ્યા ઓળ ગોળ કેમ થઈ જતા બધા એના જેવો કોઈ નતો આવ્યો એની શ્રગારસ માંડાતો અને લાડુદાનજી શ્રૃંગારસ ખડો કરતા સાહેબ સાંજને સમયે આમ બેઠા છે મહેફિલ બેઠી હતી હે આખા પ્રસંગને આ તો બધું નથી કહેવાય એવું ન કહેવાય શ્રૃંગાર રસ છે કહેવાય નહીં પણ જૂના જમાના જેવા તેલના કોડિયામાં દીવા જલે ને એ દીપક જલતો હતો અને રાજામાં તમે જૂનાગઢની કચેરી જો હોય તો થોડો અંદાજ તમને આવી શકે તો કાચ લાગેલા હોય રાજા મહારાજાની કચેરીમાં અને આવી ઇલેક્ટ્રિસિટી તો ત્યારે નહોતી પ્રતિબિંબ પડતા હતા ને એનું શ્રૃંગારિક વર્ણન જે પછી માંડ્યું લાડુદાનજી એ જુનાગઢ ના નવાબ ઉભા થઈ ગયા વા લાડુદાન આખી કચેરી આ ફરીને થઈ જાય એને શું કર્યું છે શું કીધું છે પણ એ જ શ્રગારસના કવિ જયારે પછી ભાવનગર આવ્યા અને પછી શ્રીજી મહારાજે સામેથી લાટીદાનજી અમારે દાદાની બે બહેનો સાસરે જતી નથી સામેથી કહ્યું કે તમે એક કામ કરો ને હવે જોતું ના તો હું ભાવતું તું ને કહી દે કીધું અને હવે ઈન શોર્ટ એ પડદા નખાણા અને પછી લાડુદાનજીએ પગ ઉપર પગ ચડાવીને આહા હા હું તો કલ્પના કરું છું કે મને કંઈક થાય છે એ લાડુદાનજીએ એ શૃંગાર રસી દરબારમાં વહેવડાવ્યો છે વટથી આવ્યા અને એ શૃંગાર રસનો માહેર કવિ અને ખડું કર્યું દૃશ્ય ત્રણ કલાક કર્યું પણ પડદા પાછળથી જીવબાન લાડુબાન બેનો બધા બેઠા ત્યાંથી કોઈ ચહલ પહલ જ નહીં જાણે કોઈ માણસ જ નથી સુધાર રણમાં જાણે રણકતો હોય કવિ એવું લાગે અને તોય પણ એ કેટલા રમમાન થયા છે એકલા ને એકલા એમણે ત્રણ કલાક સુધી વેહાવ્યો એ રસ કેવો હશે એકલા ને એકલા ડૂબી ગયા પડદા પાછળથી તો કોઈ જવાબ આવતો જ નતો છેવટે પછી એમ કીધું રાખો રાખો કવિરાજ રાખો રાખો તમારી નાખ્યા લાડુ દાન આ નરક ની ગંધાતી કોથળી ના જ તમે ત્રણ કલાક ગુણ ગાય ને બીજું શું ગાયું આંચકો લઈ ગયા ઈનામનું જવા દો ભગવો પહેરાવી દીધો ભાઈ એટલે એટલે જીવબા છે ને એ લક્ષ્મીજી નો અવતાર ગણાતો એ લક્ષ્મીજી એટલે શ્રી એના પછી વૈરાગ થયો અને પછી એટલે જ સહદાનંદ સ્વામી લાડુદાનજીને દીક્ષા આપી ત્યારે શ્રી રંગદાસ નામ પાડ્યું એ લાગે તો આ શ્રૃંગારસ નો તો પેલા લેવો પણ થોડું આટલું વર્ણન આપણે જે તે પ્રકારે લીધું મભમ કેવાનો આશય એટલો કે એ સહજાનંદ સ્વામી રસમય મૂર્તિ છે એ કેવા હશે ધરમપુરના રાણીના ત્યાં દિવાત્ની એ વડતાલ જયારે આવ્યા હતા અને ત્યારે શ્રીજી મહારાજ સોળે શણગાર સજી અને પીરસવા નીકળ્યા હતા એ આખો પ્રસંગ છે એક વાર ક્યાંક આપણે થોડો કીધો છે કેમ લેવાય હરુ થઈ ગયો તો વળી પોણા બાર થઈ જેવો આટલું બરાબર છે આનંદ આનંદ થયો કશો વાંધો હવે આના પછીનો જે શુક્રવાર હોય એટલે ગુરુપૂર્ણિમા છે એટલે ત્યારે શુક્રવારે રજા છે આવતા શુક્રવારે ગુરુ છે એટલે રાત્રે તે દિવસે આવતા શુક્રવારે સભા નથી એના પછીના શુક્રવારે છે ત્યારે આપણે ફરીને મળીશું આજે આટલું બસ સહજાનંદ સ્વામી મહારા